Namo Siddha પાવપસણો મંગળે પડમ હવૈ મંગલમ જય સચિદાનજ સ્વભાવ સદગુરૂ સ્વભાવ સિદ્ધ પરમ ગુરુ સત્યમ નિશ્ચય વૈ સત્યમ નિશ્ચય તે ત્રીસ કોટિ દૈવ ગણ તે ત્રીસ ોટી પાર્થે સ્વાગત વિશ્વ ઇથાર્થ સ્વાગતમ જગકલ્યાણક યગ્નમે શિષમ મંગલમય દોષમ સિદ્ધસ્વરૂપી મૂર્ત મોક્ષ ગલતી ભૂલ કો પી દો ગલ ભૂલ કો મા પી્યો વ્યવહાર રે સદભૂદી વ્યવહાર રે સદભુદિ હો નિશ્ચય જય સચ્ચિદાનંદ 127. જગત કલ્યાણ દાદા ભેગ અમે ધર્યો છે દાદા ભે રહ્યો શુદ્ધ ભાવમાં સંકલ્પ રહ્યો સુધ નિકાલી છે અમારો દે નિકાલી છે અમારો દે દાદા ભગવાન ના જય જયકાર હો દાદા ભગવાન હસીમ જય જયકાર હો દાદા ભગવાન નાસિમ જય જયકાર હો અસીમ જય જયકાર હો દાદા ભગવાનાસિમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાન નસિમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના જય જયકાર હો દાદા ભગવાન અસિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીિિમ જય જયકાર હોધા ભગવાન અસીમ જય જયકાર હોધા ભગવાન અસીમ જય જયકાર હોધા ભગવાન અસીમ જય જયકાર હો જગત કલ્યાણ ને કાજે જગત કલ્યાણ અમે ધર્યો છે દાદા ભેખ અમે ધર્યો છે દાદા ભેક રહ્યો શુદ્ધ ભાવ મા સંકલ્પ રહ્યો શુદ્ધ ભાવ મા સંકલ્પ નિકાલી છે અમારો દે િકાલ છે હારો દેશ નિરાગી યોગ બળ સ્પંદન નિરાગી યોગ બળ સ્પંદન જગત મા દિવ્ય ચેતન બક્ષ જગત મા ચેતન બક્ષ તપો બળ સંત પુરુષો ના તપો બળ સંત પુરુષો ના ફલિત કર ઇન્દ્રપુરી અપક્ષ ફલિત કરે ઇન્દ્રપુરી અપક્ષ નથી આત્મા કોરી નથી આત્મા કોરી મહામો છે મન ખાધે મહામોગો છે મન ખાધે ફકત પરમાર્થ હે તુંથી જીવ ફક્ત પરમાર્થ હે તું જે સ્વભાવે મોક્ષ ની સંદે સ્વભાવે મોક્ષ ની સંદે જગત કલ્યાણ ને કાજે જગત કલ્યાણ કાજે હમે ધર્યો છે દાદા ભેખ હમે ધર છે ભેખ રહ્યો શુદ્ધ માં સંકલ રહ્યો સુધિકાલી છે અમારો દે મહાપુણ્ય થી મીલે છે મહાપુણ્ય થી મી લે છે ઊંચુ કુળ હિન્દ ને જ્ઞાની ંદ ને જ્ઞાની જીવન છે મોક્ષ મેળવવા જીવન છે બીજું બાકી બધું ફાની નિરંતર આત્મ રમણા લે નિરંતર આત્મ સમાધિ સુખ શીતળે સમાધિ સુખ શીતળે વિકલ્પે વિશ્વ શાંતિ હો વિકલ્પ વિશ્વ શાંતિ હો પ્રગટ તેવીત રાગી તેજ પ્રગટ રાગી તેજ જગત કલ્યાણ ને જે જગત કલ્યાણ ને કાજે અમે ધર્યો છે દાદા ભેગ અમે ધર્યો છે દાદા ભેગ રહ્યો શુદ્ધ સંકલ્પ રહ્યો સુધિકાલી છે અમારો દે નિકાલી છે અમારો દે નિકાલી છે અમારો દે જય સચિદાનંદ હા હા હા ભલે સરચિદાંદ શ્વેતાબેન ક્યારે પધારે આનંદભાઈ અઠવાડિયું ગયું પછી રાજકોટ ભાઈ જઈને આવ્યા છો ગયા નથી કે જઈને આવ્યા અચ્છા જય સચ્ચિદાંદરો જ આવ્યો બે જતા મળજે પાછો પારસભાઈ ચાર પાંચ દિવસ થઈ ગયા અચ્છા રસિક ભાઈ આવે છે સારું આવો તો જરા શરીર નરમ થયું બહુ સવાર માં ઓછું અનુકૂળ આવે છે અચ્છા કંચનભાઈ આવે કંચનભાઈ ને જરા બેસાડવા પડશે એક જગ્યા એકાદ ખુરશી એ તો અહિયાં કરશે છે ને અહિયાં ત્યાં ગોઠવી દે એ તો કરશે તમે જશે ને કરે છે બધા એ કીધું આ જગ્યા જો બને તો જુઓ ટ્રાય કરો કારણ કે અહીંયા કંચનભાઈ તમે લોકો આગળ આવો અચ્છા જગ્યા છે ત્યાં નહીં તો અહીંયા ગોઠવી છે આવી જાઓ કંચનભાઈ અને બેન તમે અહીંયા સારું જગ્યા ના શિકાગોથી આવ્યા છે અચ્છા સુરેશભાઈ આ પછી શાંતિ થી લેવું પડશે હમ અહીંયા જો આ રહી તું વેહિજ પેલા ફાવશે તમે જ્યાં અહીંયા આવી જાઓ ચલો પેલી ખુરશી પર બે જાઓ હ બઉ જૂના જૂના માત માં ઘણા જૂના કેનેડામાં પેલા જય સચીદાલ आज तो दरबार शोभे दादा नो <laughs> हम अमेरिका महात्मा दादा कहते दरबार शोभे भारत जाया क्या दादा <laughs> ना ये तो संघ दादा नो थोड़े સતસંગ કહેવાય છે કોણ છે આ બેસો બેસો દાદાનો સંઘ થયો છે આ અને દાદા શબ્દ એ જ સત છે દાદા શબ્દ એ જ સત છે સત સત એટલે અવિનાશી અવિનાશી અને એનો સંઘ એટલે વાત જ જુદી છે ને અત્યાર સુધી પરનો સંઘ હતો અને એમાં જ રાજા કરતા હતા અને દ દ દાદાએ એમાંથી છોડાવ્યા આપણને મુક્ત કર્યા એ આપણને પરમાં ભરાઈ પડેલા હતા એમાંથી મુક્ત કર્યા એટલે પર ખોટું નથી પરંતુ પરમાં ભરવી જવા એ ખોટું છે એ આપણને મુક્ત કર્યા આ મોક્ષની સીધી સાદી સમજ દાદાએ જ આપણને આ કાળમાં આપી બાકી મોક્ષની વાત જૈન સંપ્રદાયમાં છે તો સામાન્યપણે ભારતમાં બહુ જલ્દી સ્વીકારાતી નથી મોક્ષને કલ્પના અને ઘણી ઘણી સ્વરૂપે સમજે છે પણ મોક્ષ શું છે નહીં સમજાયું ને દાદાએ જ્યારે સમજાવ્યું કે મોક્ષ આપણો સ્વભાવ છે શું કહ્યું આ બહુ મોટી વાત કરી એમને સ્વ અને ભાવ શું એટલે જઈને ભાવ ઉપર તો બહુ પાર્વગરનું કહ્યું છે પણ ભાવનો ખુલાસો નથી મળતો આનંદભાઈ શ્વેતાબેન ભાવને દ્રવ્યની ખૂબ વાતો થઈ પરંતુ એ ખુલાસા શાસ્ત્રીય ભાષામાં કોઈને પકડાય નહીં કારણ કે વ્યવહારમાં નિશ્ચયનું આરોપણ કરી અને નિશ્ચય આરાધવા જાય છે અને કેવી રીતે તો કે વ્યવહારને વ્યવહારમાં રહીને હવે વ્યવહાર એવો નથી કહેતો કે તમે મારામાં રહો આ દાદા ભગવાને ખુલ્લું કર્યું વ્યવહાર એવો છે જ નહીં કે તમે મારામાં રહો વ્યવહાર કહે છે હું મારામાં રહું સારી રહી શકું એવું મારામાં છે વ્યવહારપણો એટલે તમારે મારામાં આવવાની જરૂર નથી પણ તમે મારી જોડે રહો પણ આ વાત કોને કરી દાદાએ કરી દાદાએ કરી અરે વ્યવહાર કોને કયો એ તો બચ્યું સાધમાન એ બધા જ સમજી શકે વ્યવહાર કોને કયો કે આ જીવીએ બધો વ્યવહાર ના જીવાય છે તે વ્યવહાર જીવાય છે તે વ્યવહાર સમજાયું કે નહીં પણ જીવાય છે એમાં જીવનારો જુદો છે એ સમજાવ્યું નહીં આ દાદાએ બે ભેદ પાડી આપ્યા આપણને સત અને સતનો સંઘ પરના સંઘમાં તછોડા આવ્યા અને સતને પરને નોખું કરી આપ્યું અને હવે તમારે આ પર જોડે રહી અને સત સ્વરૂપ પાકા થઈ જાઓ શું શું ખોટું કહ્યું દાદાએ તું તો ના આવ્યો હતો હં આવી ગટુડી આવીએ પણ અમેરિકામાં એનું ડ્રાવિંગ ગજબ લોસ એન્જલસમાં હે અને પપ્પા એટલા ઇઝી ના લઈ જાય છે ભૂપેન્દ્ર એટલે વ્યવહાર તો બહુ મજાનો છે એટલે સતય મજાનું છે પણ સત છે તો વ્યવહાર છે અને વ્યવહાર છે એ સતની હાજરી વગર હોઈ શકે નહીં સતની હાજરી વગર હોઈ શકે નહીં હું અને સતની હાજરી છે તો એ વ્યવહાર હોય જ અને આ સત અને વ્યવહારની બેનું જોડ પણ હું આખું સાથે એ આખો સંસાર માર્ગ છે અને એમાંથી મુક્તિ પામેલા એના માટેનો મુક્તિ માર્ગ છે એના માટે મુક્તિ માર્ગ છે સંસાર માર્ગ અને મુક્તિ માર્ગ સંસાર એ બે ઓપોઝિટ નથી પરંતુ મુક્તિ સમજવા માટે આપણે આ દાદાનું વિજ્ઞાન એ આપણને એટલી સારી રીતે વ્યવહારની સમજણ આપે છે બહુ સુંદર રીતે આપે છે અને વ્યવહાર સારાને માટે શું બધા જ પ્રમાણોથી સમજાયું છે વ્યવહારનું પુષ્કળ સમજાયું છે બહુ સમજવા જેવું છે લઈએ ધીરુભાઈ ગાઠાની સાહેબ નમો વિતરા ગાય દાદા ભગવાન ના સીમ જે કારો જાય સચ્ચે દાનંદ નીચે લખેલ શબ્દો सूत्रों पर प्रकाश जुए समझ जुए सब्जेक्ट लीधा है परपरिणाम परपरिणति स्वपरिणाम स्वपरिणति आ सूत्रों में दीदा है ना सत्संग में आ सत्संग आप अक्रम विज्ञान में आयोजित बड़े सत्संग अच्छा સમજા હમ એ લઈએ આપણે એમાં પહેલું છે તમે હજુ પર પરિણામમાં છો પણ પરિણતિ નથી તમને શું કે છે તમે પરિણામમાં છો પણ પરિણતિ નથી તમને પર પરિણતિમાં નથી લખ્યું પર પરિણતિ નથી તમને અને તમે પરિણામમાં છો એવું કહ્યું પણ આ બે જોડે છે સાથે હોવા જોઈએ પહેલું બીજું તારે જ સમજાય એટલે એના અનુસંધાનમાં તમને તમને સ્વપરિણતિ છે એટલે કે મહાત્માઓને સ્વપરિણતિ છે શું કહ્યું પણ સ્વપરિણામ નથી થયું હજુ એટલે આ બે કોન્ટેક્ટમાં છે સાથે સાથે છે સ્વને પરનો કોન્ટેક્ટ છે આમાં સ્વરે પરનો કોન્ટે છે એટલે આખું ભેદ વિજ્ઞાન આમાં છે આખું ભેદ વિજ્ઞાન અને જે ભેદ જ્ઞાન આપણે મહાત્માઓને થયું છે ને ભેદ જ્ઞાનથી આપણું જીવન જાય છે પાંચ આજ્ઞાના પાલનથી શું કહ્યું ભેદવિજ્ઞા ભેદ જ્ઞાનનું જીવન જાય છે તેમ તેમ સમજણ પડતાં પડતાં આપણી વિજ્ઞાન દ્રષ્ટિ ખુલ્લી થતી જાય છે विज्ञान शब्द हमेशा अध्यात्मेंज लग पड़े शू क्यू अध्यात्म आध्यात्म नहीं अध्यात्में आ बोलव हो आध्यात्मिक बोलव पड़े अध्यात्म पाला मुनिओ एज आध्यात्मिक जीवन जीव सके शू कहू અને આપણે તો પરમાત્મા સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે મહાત્મા એટલે મહાત્મા શબ્દ ઘણો મોટો છે આપણે બને બહુ સારી રીતે એને સમજવું પડશે આપણે હું મહાત્મા છે સમજણમાં ન રાખતા એ પદ અને દશા છે દશા સ્વરૂપે રે બહુ સારું ખ્યાલ આવ્યો ને હું મહાત્મા છું હું મહાત્મા નથી ઘણી વાત વાતમાં બોલી નાખીએ પણ એ સમજણપૂર્વક બહુ જરૂરીનું છે બધું એટલે આ પદ દરેકે દરેકે જેણે જેને મહાત્મા પદ મળ્યું છે બધાને દરેક તે પોતે પોતા માટે છે અને અંદરથી જીવી જવા માટે છે મહાત્મા દશાએ કરીને અંદરથી ત્યાં આગળ આ સ્વ ભેદ આવે છે શુદ્ધાત્મા અને ફાઇલ શું આ બે સ્વ ભેદ આવે છે શુદ્ધાત્મા પછી દાદાઈ કેટલું બધું કહ્યું છે કે જેને શુદ્ધાત્મા દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે એના માટે જ્યાં જ્યાં નજરમાં મૂકે ત્યાં તે જ્યાં જ્યાં જીવન દેખાય એ બધું ત્યાં શુદ્ધાત્મા દેખાય અને દેખાય એટલે આપણે દેખવાની રીતે જે ટેવાયેલા છીએ એ રીતે સમજીએ છીએ પણ સમજાય એ અર્થમાં લેવાનું છે અહીંયા શુદ્ધાત્મા દ્રષ્ટિથી દેખવું એટલે સમજવું એ અર્થ લેવાનું છે અને આ જ અર્થમાં આજ્ઞા ધર્મદાદાએ આપેલો છે આજ્ઞા આજ્ઞા આપેલી છે આજ્ઞા એ મુક્ત જીવનની જીવન મુક્ત દશાનું આખું જીવન છે એ આજ્ઞા શબ્દ તો બધા શાસ્ત્રોમાં એનું પ્રમાણિત કરેલો છે અને જૈનશાસ્ત્રોમાં અને શ્રીમદ્જીએ તો બહુ સુંદર પ્રકાશ પાડ્યો છે એના પર હમ કે બે જ અક્ષરમાં મોક્ષ માર્ગ રહેલો છે આજ્ઞા આમાં ઋષભદેવે એમના બધા જ પુત્રોને મોક્ષ માટે તરત જ એમને આ દામ દીધા અને એમને પ્રમાણે જીવી ગયા બધા જ પુત્રો અને બધા મુક્ત થયા જુઓ ત્યાં શરૂઆત છે આદિનાથની એટલે આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ તપ એ આખું પ્રમાણ બધા શાસ્ત્રોમાં સ્વીકારાયેલું છે મોટા પુરુષોએ આ જ વાત કરી છે જ્ઞાની પુરુષોએ આ વાત કરી છે અને આ મૂળ તત્વ છે મુક્તિમાર્ગનું આજ્ઞા આજ્ઞા એટલે સામાન્યપણે આપણે શું સમજીએ કે આપણને કોઈની આજ્ઞા મળી એટલે આપણે બંધાઈ ગયા સામાન્યપણે આવું સમજાયા આપણને કે અમને આજ્ઞા કરવી તો એમના કરવું પડશે આપણે બંધાઈ ગયા પણ આજ્ઞાનો છે જ નહીં એટલે મૂળ વસ્તુ હોય વ્યવહાર વગર હોઈ શકે નહીં અને વ્યવહાર છે તે મૂળ વસ્તુ હોવી જ ઘટે અહીંયા અગર આજ્ઞાધર્મનો પરમાર્થ રહેલો છે બધો આજ્ઞાધર્મનો પરમાર્થ સમજાયું ને એટલે બે વસ્તુની સાથે હોવાપણામાં આખું એ વૈજ્ઞાનિક દ્રષ્ટિથી વૈજ્ઞાનિક સમજથી અને વિજ્ઞાને કરીને એટલે કે ચૈતન્યનું શુદ્ધાત્માનું વિજ્ઞાનઘન સ્વરૂપ એ સમજણ સ્વરૂપ છે આખું એ જીવનમાં આપણું ધીમે ધીમે પ્રવર્તું થતું જતું જાય શું કહ્યું પ્રવર્તું થતું જતું જાય તેમ તેમ આપણને લાગે કે હો દાદા મારાથી ક્યાં છે દૂર દાદાને હું મારાથી જુદા સમજુ છું છે જ ક્યાં છે જ ક્યાં ખાલી આપણે બોલીએ પદે એનાથી બહુ સરસ થશે પરંતુ સમજદ જ મુખ્ય છે એટલે આખો આજ્ઞાધર્મ બીજું કશું નથી કરતો આપણા માટે જીવનમાં એ જે આજ્ઞાધર્મથી જીવીએ છીએ એમાં કે આપણને આપણી સમજણો ખુલ્લી કરતો જાય છે કે આ કનુભાઈ અને આ ફાઇલ એટલે ફાઇલના બધા રહસ્યો એને ખુલ્લા કરે છે અને ના રહસ્યો બધા જગતના રહસ્યો છે હં અને આ જગત રહસ્યોથી ભરપૂર છે જગતની સમસ્યા સમજવી એટલું બધું રહસ્યો છે ગંભીરતા છે એટલે આ ફાઇલ એ જગત છે આખું પણ ફાઇલ શબ્દ મહાત્માઓ માટે જ છે કારણ કે એ મુક્ત થયા છે એટલા માટે દાદાએ ટૂંકામાં કર્મ અને બધી ભાષાઓ બાગજી મૂકી રાખી બધી જ મૂકી દીધી અને ફાઇલ શબ્દ મૂક્યો ગીતાજીમાં કર્મ ફર ફળ સ્વરૂપે સમજાયું પણ એ ચેતના છે એ નથી પકડાયું નિશ્ચયના શાસ્ત્રોમાં થોડી વાત છે પરંતુ એને વ્યવહારના સંદર્ભમાં એટલી જલ્દી પકડી શકાય એવી કોઈ નથી પકડી શકે એવું નથી એ વ્યવહાર ના શાસ્ત્ર કે નિશ્ચિત શાસ્ત્ર ગમે તે હોય એટલે ધીરુભાઈ આ પરિણામ ને પરિણતિ ની વાત છે ને એ બઉ સમજવા જેવી હમ અને એની વચ્ચે છે તે પરિણામન શબ્દ આવે છે હા હા એ સતત પ્રોસેસ છે પરિણતિ એ સતત પ્રોસેસ છે પૂતગલ પૂતગલના પરિણામોથી પૂતગલની પરિણતી કરીને સતત પ્રોસેસ છે અને ચેતન ચેતનના સ્વભાવ કરીને ચેતનથી ચેતનની પરિણતિ સતત આખો છે બંને આવી રીતે નોખા છે ફક્ત આપણા બેભાન પ્રણાલી જે આખું બેનું મિશ્રણ અને બધો દોષ થઈ જતો હતો બેની વચ્ચે એને બે મોટા દોષો કયા શાસ્ત્રોમાં ખાસ કરીને જ્ઞાનીઓની વિતરકોની ભાષામાં કે જ્ઞે જ્ઞાનક શંકર દોષ અને ભાવ્ય ભાવક શંકર દોષ આ બે મોટા દોષ કયા જ્ઞાન અને દર્શનને અવરોધનારા કયા કયા જ્ઞે શંકર દોષ એટલે જ્ઞેયમાં જ્ઞાન જ્ઞાનનું આરોપણ કરે હમ અને જ્ઞાન નો સ્વભાવ શું છે કે જેનો જાણવાનો સ્વભાવ ના હોય તે જણાવે હ અને જેનો જણાવવાનો સ્વભાવ તે જ જણાય કે જણાવવાનો સ્વભાવ નથી તે જણાય શું હરી સામે તમે हम तो सादू लगे आपने पर <laughs> भाव आप समझिए आप तो बहुत समझाएं अपनी गुजराती भाषा बहुत मजा हम बराबर है एटले ज्ञे ज्ञाक शंकर दोस्त थी जाए ये भाव्य भाव शंकर समझा परम भाव्य भरी पड़े अपने आ भावको तो बद काम कर रहा है आज महात्मा बदा था था। સમજયું પણ હજુ પેલો સ્વભાવ નડે છે ને એટલે સ્વભાવને લીધે પછી આપણે એને થોડું ભાવી જાય છે ભાવક શું કહ્યું ભાવક ભાવે એટલે પછી ભાવ્ય ભાવક શંકર દોષ તો નથી પરંતુ એ ભાષ્યમાન પરિણામ થાય છે આપણું કેવું હા હા કારણ કે સ્વભાવ આપણને વેદકતામાં રાખે છે આપણે સ્વયં વેચતા નથી શુદ્ધાત્મા શુદ્ધાત્મા એ કરીને પરંતુ એ પેલો સ્વભાવ ટીવોનો છે ને એ આપણને વેદકતાનો ભાષ્ય વેદકતાનો ભાસ થયા કરે છે આપણને વેદતા નથી છતાંય વેદતા નથી મહાત્મા ચોક્કસ એ આગળ ભાવ્ય ભાવક શંકર દોસરો એટલે વેદકતા પરિણામ જે અમુક વ્યવહાર શાસ્ત્રોમાં લખ્યા છે ને खरी रीते प्रकार क्या उद्भवन क्या स्वभाव, स्वभावन हो आप, आप परमा आदन ने आ शब्द आए नहीं तो नहीं, नहीं आगे वेदकता शब्द मुकायो श्रीमद जी ने मबू बसिदास ने रचनाओं मुकायो हम्म સમયસર નાટકની થોડી છે ને એમાં બે સમતા રમતા વેદકતા જ્ઞાયકતા સુખભાસ એટલે આ આત્મા માટે કહ્યું છે આત્મા માટે કહ્યું છે પણ તે આત્મા સમજવા માટે કે આ બધું થાય છે શરીરને છે ના ચેતનને એમ સમજવા માટે સમજાયું ને એટલે વ્યવહારમાં પણ એવા સંતુરુષો મોટા મોટા થયા છે વિચારકો આવું બધું એમના માણસ વચ્ચો જાય એટલે આ પરિણા પરિણામ પરિણતિ પરિણમન પરિણામ એ છેલ્લું છે શું પરિણામ એ છેલ્લું છે પરિણતિમાંથી પરિણતિ એ એનો પ્રોસેસ છે પરિણામનો હા અને પરિણામન એટલે પરિણતિમાંથી પરિણામન થતું જતું જાય છે જેટલું સીજ્યું એ બધું પરિણમન કહેવાય છે પરિણામ જેટલું પરિણામ એ પહેલો છે એવા શબ્દો છે કે ગુચાઈ જશો તમે કારણ કે બધાને પરિણામ એટલે પરીક્ષાનું પહેલું જ જોવું છે પરીક્ષા આપ્યા આગળ જોવું જ પાછું એક સાઈડનો સ્વભાવ આવે અને પ્રભાવ આ પર સ્વભાવ છે એના પરભાવ છે એ બંને પોતપોતાની રીતે છે સમજાવ્યું ને એટલે પરિણતિ શબ્દ છે ને એ અમને પૂછ્યું ને વર્તનાશક્યું ને એ વર્તનાના ભાગમાં જાય જ્યાં સુધી શ્વસન ક્રિયા ચાલે છે ત્યાં સુધી એ કન્ટિન્યુટી રહે અખંડતા રહે એ વસ્તુ બહુ મોટી છે એટલે મહાત્માને આ બે બંને વ્યવહારના નિશ્ચયમાં આપ પ્રમાણે દાદાએ મૂક્યા છે સાત એકદમ જલ્દી સમજાયવા નથી આ શું કહ્યું કોણ ના ના એટલે પરિણતિ એ સતત પ્રોસેસ છે પરિણામ એનું પરિણામ આપણે આજ્ઞાધર્મથી રે છે પરિણતિ જ કહેવાય છે પણ આજ્ઞાધર્મ જેટલું રહ્યો તેટલો હવે ખંડિત થાય એટલે પછી ખંડિત થઈ ગઈ પરિણતિ ત્યાં એટલી ખંડિત થઈ એટલે જલ્દી પરિણામનો સ્વાદ નથી આવતો ને આપણને અનુભવ થાય છે નથી થતું એવું નહીં બધાને થાય છે કોઈને જ ના થાય બને જ નહીં આ દ્રષ્ટિ છે તો બને જ નહીં દરેકને પોતાના શરીરમાં છે શરીર તો અનુભવ કરાવડાવે છે આપણને એના ભાઈ શક્તિ નથી પરંતુ એ છે ને વ્યવહાર એ દ્રષ્ટિથી એટલે આજ્ઞા ધર્મ વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ રિલેટિવ વિઝન વ્યૂ પોઈન્ટ અને રિયલ વ્યૂ પોઈન્ટ આ વ્યૂ પોઈન્ટ શબ્દ બહુ મોટો છે વ્યૂ પોઈન્ટ અને વ્યૂ પોઈન્ટથી જ આખું જગત માનવ વિશ્વ ચાલ્યા કરે છે બધા જ વિશ્વ ચાલે છે પણ માનવ વિશ્વ મુખ્ય છે કારણ કે એને આખી કરોડ સીધી થઈ ગઈ છે અને માછું તટાર થઈ ગયું છે એટલે હે હા એ શાદવાદ તો બહુ વાસ્તુ ખરી જતો પણ સાદવાદ તો ક્યાંય બહુ મોટો શબ્દ છે બહુ મોટો એ આપણો આજ્ઞાધર્મ આપણને એ તરફ રહી જાય છે એવું જીવનમાં આપણા પરિણામ થતા જાય છે શાદવાદ એટલે હવે કોઈ પણ વસ્તુ સમજવા માટે કહે કોઈ વ્યક્તિને સમજવા માટે કોઈ સંબંધને સમજવા માટે આપણે આપણા વાતથી સમજવા જતા એમાંથી આપણે નીકળતા જઈએ છીએ અને એટલે આપણને વિવાદમાંથી મુક્ત થતા જઈએ છીએ પણ એકદમ ના થવાય ને ધીમે ધીમે થવાયે તો એકદમ નહીં થવાય આપણે મહાત્મા એકબીજાનું હોય તો આ બને ખરું પણ ધીમે ધીમે દરેક સ્વહિત એટલે પરનું હિત સાચવે તે પરનું હિત એટલે ફાઇલનું હિત ફાઇલ નું હિત અને ફાઇલ હિત એટલે પછી बै नंबर ने हाचेवूज पड़े चाले ज न छूटको नहीं बरस परस है तेरे जगह भारतीय लग्न व्यवस्था में एक बीजा संबंध पवित्र गये बहु गया जीवन संस्कार कया है मुख्य शू त्रहण संस्कारों कह जन्म लग्नों तर अत्या मुख्य प्रणाम ना हो धीरू भाई समझा नहीं परिणाम परिणती हे फाइल हूँ छु एवं तमने परिणती जीवातु नहीं तब जीवाईने फाइल हूँ जीवाई बेन आई जाओ અરે સોરીબેન શું આપણે સુંદર બેન વાહ જોઈ એ જરા તબિયત પણ હિંમત કરી ગયા આવી જવાય છે ગમે તે રાજુલ બેન આવતીર આવતીર તમે ખુરશી બે જાઓ એટલે અહીંયા રાજુલ બેસ ત્યાં અમારા અરુણા બેન જોડે ના અહીંયા આગળ આગળ નહીં સપના જોડે હા ખરી બેન પડ્યો दादाजी हम सेजेल कौन बोल आपली सेजेल बेन पूछे जमदावत थी बोलो अपन ने जे असरो થાય છે મન ઉપર ત્યારે એમ જ લાગે છે કે આ આ સાચું જ છે અને અસર થી મુક્ત રહેવાયુ કે નહી એ ખબર નથી પડતી એ કેવી રીતે ખબર પડે કારણ કે એ વખતે તો એવું નથી લાગે કે તમે હું શુદ્ધ આત્મા થી જતુરે છે જતુ નધી રહેતું એના પર વાદળ આવી જાય છે आ, आई जाए आवरण जम जाए अपन आज्ञा दृष्टि एकदम सतत न एक रही सके तो व्यवस्थित शक्ति हजू समझ साथ हजू आ ला मन फाइल ना जम्भाव निकाल हजू आप एट बढ़ा लगेला मन सलबेनु वाणी તમારું પણ કહો શરીર તમે છો ના ચોક્કસ ચોક્કસ છે જોડે જોડે રહી કઈથી કાઢવી હોય તો કાઢી શકાશે ડોક્ટરો કઈક કરી ના સમજાયું એ તો બધાને હોય છે પરંતુ આ સ્વભાવ સ્વભાવનું ચિક્કાસપણું જે છે ને એટલે આગળથી આ ભાવમાં આપણે દિરાવાસી પરંતુ જે જૈન માની ને ભજના થાય છે ત્યાં આગળ કઈક ક્ષતિ રહી જાય છે તે નથી પકડાતી ક્ષતિ જરૂર છે કૃપા દે આજ કર્યું ને આ જ કામ કર્યું મોટું કારણ કે એમને બંને મિક્સરના પ્રવાહથી આવ્યા હરી અને વિતરાગ સમજ્યા ને અને છતાં પણ એમને ચોખ્ખાઈ કેટલી નાખી એકદમ ધર્મ ને અધર્મની બાબતમાં બેન વખત સ્પષ્ટ સ્વરૂપે દેખાડ્યા તમે શું છો મન નથી ક્યારે હોય કે જાણનારો આ દોરી નો દડો ગુચરાતો હોય ઉકલ્યા જ કરે છે તો જેમ જેમ ઉકલે વિચાર સ્વરૂપે આમ ફૂટતું જતું જાય ગાંઠો શું કહ્યું શાસ્ત્ર માં ગ્રંથ થી કહ્યું છે પણ ગ્રંથ થી પકડાય એટલે બધું શાસ્ત્ર ના શબ્દ એવા છે ને મીઠા બઉ લાગે બોલવાના ગમે દાદા ગાંઠો તો ના જ કહેવાય ને બિલકુલ શું કહ્યું છે વાણી એ પત્ની છે ના સમજ હા સાદી સુદા છે મન સાદી સુદા વગર હોય કોઈ દાડો શિવજી છે કોઈ દાડો સાદી સાદી વગર સાદી સુદા તો હોય ને નહીં સમજ એ વાળી જોડે છે સમજો એટલે શબ્દ આવ્યો એની પરથી અને પ્રણવ ઓમ કે છે ને પ્રણવ ઓમ એ પ્રથમ આપણે આરંભ કે છે એને આપણે દાદાએ બહુ સરસ સમજાવ્યું કે ઓપિનિયન ઓપિનિયન હા સમજે નહી આ બધું પુરુષ ને પ્રકૃતિનું આખું વિશ્લેષણ છે શું કહ્યું પુરુષ અને પ્રકૃતિ નું અને એમાં સાંખ્યમાં એનું બહુ સુંદર વિશ્લેષણ કર્યું સાંખ્ય સાંખ્ય નામનું દર્શન છે એ ગીતાને મળતું સાંખ્ય અને ગીતામાંથી સાંખ્ય એટલે બધા આવી રીતે દરેકને વિચારધારા એમાં જ એનો વિકાસ થયો હોય બધા થયા કરે છે એ બધા થાય સમજાય ને એટલે વાણી એ પહેલામાં પહેલું સ્પંદન થાય ઓપિનિયન એટલે ઓફિનિયાને તે પહેલાં પહેલું કહેવાય છે ને એને આરંભ કહેવાય છે શાસ્ત્રમાં એટલે શરૂઆત પહેલાં પહેલું સ્પંદન ફર્સ્ટ ઇનિશિયેશન પૂતગલમાં અવાજનો ગુણ નથી પરંતુ પૂતગલ પરમાણુઓ એટલે કે કાર્મણ પરમાણુઓ ભૂતગલ કહીએ એટલે સમજવાનું અને કાર્મણ પરમાણુઓ છે એનું સતત એકબીજાનું એકબીજા સાથે ઘર્ષણથી થાય છે એ કહેવાય છે અને ઘર્ષણ વ્યવસ્થામાં પછી એમાંથી આ બધું થાય એટલા શરીરમાં એનું મનમાં આરંભ થતાની સાથે આ બંધારણ બીજ સ્વરૂપે થઈ જાય છે વાણીના બીજ સ્વરૂપે પછી ટ્રેકોડ ચાલુ થાય છે આખી સમજાયું આરંભ પછી સંભરંભ આવે સંભરંભ संभ्रम संसारी ना हो सके य तो मोटा योग्य ईसुओ एव हो पातजल हो तो ये संभ्रम हो ब्रम कहें एट मन लेवल ज्यादा करे शुरुआत थी तार पी त्या त्यान पालनाओ है जब प्रयत्न कर मौन मौन समझाए मौन एट्ले हकीकत में અંતર વાચા જે છે તે બધી થંભી જતી જવી જોઈએ એવો આખો એ તપ છે તપની ક્રિયા છે તપની ક્રિયા શબ્દથી છૂટવા માટેની પરંતુ કોઈ છૂટી શકતું નથી તેને એમાં જેમ ઝીણામાં જાય છે તેમ તેમ એને જાણે છે ઓ હવે આ અવાજના શબ્દ પણ નથી આ તો ભગવાનનો નાદ છે કે છે બ્રહ્મનાદ કે છે એને શું કહ્યું બ્રહ્મનાદ અને એના પરથી એને અનુભવ લે છે અને એ અનુભવ છે શબ્દ એનો બહુ ઝીણા ઝીણો પ્રકાર છે એને એમાંથી પણ શબ્દ નાદ એટલે બ્રહ્મ નાદ એટલે શબ્દ નાદ બ્રહ્મ સમજે અને એ અનુભવને એમાંને મસ્તીમાં બહુ રહે તે વખતે બહુ જ મસ્તી હોય આ સંસાર જેવોને ખબર ના પડે એવા યોગ્ય બધા ઘણા હોય છે પુષ્કળ ઓછા આ કાળમાં છે પણ છે ના હોય બને નહીં હમ હજુ કચ્છ તારે એવા થવું છે એ શબ્દ થી છૂટેલા નથી શબ્દ ની મસ્તી માં છે પણ સંસાર મનુષ્યો આપણને સ્વને પર ને જોડનારે એને શબ્દ કહેવાય લગ્ન કરાય છે સમજાયું એટલે શબ્દ જ મુખ્ય છે શબ્દ મુખ્ય છે એક શબ્દ જોડી પણ શકે છે અને એક શબ્દ જેવો છે પણ છે જે તોડી પણ શકે છે જોડી શકે છે સંસાર જોડે તોડી શકે છે સંસારની સંસારથી છોડી શકે છૂટા પાડી દે છે બે હજારના પહેલો શબ્દ એ અશુદ્ધ શબ્દ છે પણ શુભાશુભ વારો છે અને એમાં આખો કરતા ભાવ આખો આવ્યો અને બીજો શબ્દ છે શુદ્ધ શબ્દ છે શુદ્ધ એટલે એમાં માલિકી નથી ટોટલી ગઈ આરમથી માળીને સંભ્રમ કહેવાય એટલે અંદર જ અંદર રહ્યા કરે અને સમારંભ એટલે બોલે આખી બહાર પડી જાય અંદર બહાર પડે એટલે સમારંભ થઈ ગયો ને એટલે તે વખતે આખું રેકોર્ડ એટલું ચાર્જ થતું જ એ બધું અંદર એનું સંજ્ઞાથી બધું એ ટેપ થતું જતું જાય છે એટલે પરમાણુ ચાર્જ થાય છે આખું પાણી સ્વરૂપે સમજાવર્ગણાઓ કે છે ભાષા વર્ગણાઓ એવી વર્ગણાઓ કારમિક કે જે ભાષાને અનુરૂપ હોય એવી એ પરથી ભાષાનો ખૂટ્યા પ્રકારનું સર્જન થાય અને એ પ્રમાણે સર્જન થાય અને એ ભાષાનું સર્જન થાય અને એમાં જેવો ભાવ પુરેલો હોય ને જે પ્રકારનો માનવ પ્રકારનો હોય મનુષ્યનો એનો જેવો પ્રકાર હોય તેવો માણસના બધી જાત જાતના ભાવ હોય તો માણસનો હોય માણસમાં માણસના ભાવ હોય તો માણસનો પણ સર્જન થયા કરે एट एक वक्त मनुष्य देह प्राप्त करो पी ए मनुष्य देह जो नहीं रहते मनुष्यदेहनी बहुत मोटी सिद्धि है शु क भले आदिमा छाँ सीद्धि है पर आदिमाण थी ये प्रगति करते पी आग आदरतम कायमनो के थो एटी आग लाइने मुक्त कर देव પણ એ કુદરત નો એકાંતિક રખડી જાય એટલે તમે કોચો ને અસર થાય છે કોઈ જગા એવું નહી કરવાનું શું વ્યવહાર દ્રષ્ટિથી તમે કોણ છો શુદ્ધ આત્મા છો કે નહીં દ્રષ્ટિથી સહીજ આપણે ફાઇલ નો સંભાવે નિકાલ કરવો કઈ ફાઇલ સેજલ અને સેજલ નો સંભાવે નિકાલ કરવાનો જ શબ્દ ઈચ્છવા ને થી આવ્યો આપણને લાગે છે કે બહાર થી આવ્યો પણ આપણો જ શબ્દ બહાર ગયેલો તે અંદર આપણી સામે આવ્યો શું કહ્યું પછી પતિદેવ હોય શું થઈ ગયું પતિદેવ શું થઈ ગયું હે પણ એમને કહેવાનું નહીં આપનો શબ્દ મને દુઃખ તો છે પરંતુ આપનો છે હું નથી સમજતી આ મારો શબ્દ તમારી થ્રુ મારી પાસે આવ્યો એવું કહેશો ને તો મજા નહીં આવે આ સમજવાળી વાત શું કહ્યું હ ના આખું પુદ્ગર જ એનો સ્વભાવમાં છે ઇન્દ્રિયોનું કારણ સમારંભ કરાવે છે એ બધું ઠીક છે હવે આપણે તો ફાઇલમાં બધું હવે આમાં આખી ચૂથામણમાં પડવા જેવું નથી મજા નથી ફાઇલમાં મન વચન કાયા એના ત્રણનું સર્જન થયેલું શરીર એ ફાઇલ બસ પતી ગયું એટલે બધું ફાઇલ થઈ પડે કશું શું ફાઇલ ના થઈ પડે મને હમ જ એક એક ચીજ પડે કોઈ પણ હું શુદ્ધ હાથમાં છું એના સિવાય નો વ્યવહાર નો નહી આટલું ધીમે ધીમે આમાં આવવું પડે પરંતુ નિશ્ચય કાચો કેવી રીતે આજ્ઞાધર્મથી જીવી જવા માટે આજ્ઞા એ તપ सेजल ताराज तप से तू जाने जीव कम भले तो प्रत्येक माया ने लोभ આ બે આ દેશનો મને મળ્યો ક્રોધ અને માન આ બધા ક્રોધનો માન બધા પણ બે મિક્સરવાળા બધા બધા એક દરેક વ્યક્તિમાં બધા જ પરમાણુ છે પુરુષનાય પરમાણુ છે સ્ત્રીનાય પરમાણુ છે અને બધા જ આ બે મુખ્ય ચાલે છે જે સામાન્ય ભાવે છે બધા મુખ્ય સમજેલું ને અને બહુ ગરબડ થઈ ગયું હોય તો મિક્સચર સ્વરૂપે હોય બાકી આ મુખ્ય પરમાણુ બે છે દરેકમાં હોય સમજાયું આ કાળમાં દાદા સત્સંગમાં વચનો નીકળી ગયેલા કે આજે અમે પુરુષોને જોઈએ છે કારણ કે સ્ત્રી સભાવાળા છે બધા એવું જોઈએ છે આવું વચનમાં નીકળી જાય કોઈક વાત નીકળી જાય સમજાયું ને પુરુષ દેખ જોવો તો જેવી વાત છે પુરુષ આપણે પુરુષની કલ્પના કેવી છે કે બળવાન આવો થોન એને કોઈ કશું કહે આવી કલ્પનાઓ છે એમને એમાંથી આવેલા જ બધા એવું ના એવું નથી પુરુષ એટલે કશું જગતનું ને સંસારનું કશું જ કરી શકે નહીં એ લોકોની કલ્પનાઓ એનાથી ઊંધી જ છે બધી પુરુષની ઊંધી જ છે ને બધી હે સુઈનું શું હોય કેવા હોય હૃષ્ટ કૃષ્ઠ હોય આમ હોય તેમ એટલે સારા પૃષ્ઠ કોને આપ્યું નમો વિતરા ગાય બહુ સારું કર્યું કારણ કે આપણું વિતરા નમસ્કાર એક મુખ્ય એટલે કે જે વિતરાક દશા ધરાવનારા છે એવા પુરુષોને અમારા નમસ્કાર વિતરાક પુરુષોને આ સૂત્ર કૃપા કરી સમજાવો છો જીનલની વિશેષતાથી નીકળ્યા નીકળાય એવી કૃપા વર્ દાદા ભગવાનનું સૂત્ર છે દેહની જરૂરિયાતથી કોઈ પણ વિશેષ થાય તે શું છે હેઠારો હા દેહની જરૂરિયાતથી કંઈ પણ વિશેષ થાય તે બધો ઠઠારો ઠારો શબ્દ બધા સમજે છે देनी जरूरिया तारी बोल ने तूक तारू से तारी जरूरिया खबर ब्रिज हैतु तारा जरूरिया तू ब्रिजल छू <laughs> आजा धर्म तो समझ ना आज्ञा धर्म तो समझ ना જરૂરિયાત શું શરીરને દરેક ને સ્ત્રી હોય કે પુરુષ માણસ કોઈ પણ માણસ માનવ કહીએ આપણે એની જરૂરિયાત શું ભૂખ લાગે ખાવાનું તરસ લાગે પાણી પીવાનું પણ મુખ્ય ભૂખ છે બીજું શું બોલ ને રોટી પછી શરીર તો ઢાંકવું પડે પછી ચાલ્યા ચાલે પણ આજનો જમાનો કેટલો ભસ્મો થઈ ગયો વિચિત્ર એટલે આ કારણે ચિત્ર વિચિત્ર કયો ચિત્ર વિચિત્ર બધી સમાજ સ્વીકારતો નથી સમજ ને સમાજ બહુ મોટી વસ્તુ છે સમાજ કઈ કાઢી નાખવા જેવી વસ્તુ નથી સમજાય તને જોયું કે નહીં કપડાં ઢાંકવા જોયે અને છાપરી માથે કંઈ કંઈક તો રક્ષણ જોઈએ કે નહીં કંઈક તો જોઈએ આટલી જરૂરિયાત ને એ બધો ઠઠારો પછી આ લોકો પોલીશિયનો કહે છે રોટી કપડા મકાન હવે હવા કહીએ આપણે એમ કહીએ છીએ કે બેઝિક જરૂરિયાત છે શરીરની સાથી કે માણસના ધંધાની વસ્તુ છે ને એ માણસના કોમર્સમાં નથી આવતી હવા હં પણ હવે બંધ કરવાનો જ ધંધો એમને આવડે છે ના સમજાયું તને પીવાનું પાણી મળે છે ને પણ આજે તો એ ધંધા ચાલી ગયો બધું બહુ મોટો બિઝનેસ ચાલે રામ મોહન બહુ બધો બિઝનેસ છે આજે પાણીનો પણ શું બોલો છો આ હાલત આવી ગઈ છે માણસની આવો માણસ આટલું વિજ્ઞાન વિકાસ થયું છે એમાં આ હાલત છે સાહેબ આ કોઈને જરાય થોડું વિચાર આવે છે કેટલા બુદ્ધિશાળી એક બે પડ્યા છે એક બે પડ્યા છે પાર વગર ના એટલું પણ આ વાત પ્રદુષણ પાછું આવ્યું એટલે હવે કુદરતી છે એને બગાડી નાખી કે છે ડૉક્ટર સાહેબ આવું કર્યું પણ આ બિઝનેસમાં આનો બિઝનેસ હોય બગાડવાનો હા કે છે એ એટલે પછી આપણે આપણો બિઝનેસ તો ના જ નથી સમજી ગઈ તારો બિઝનેસ શું છે શું છે આඥાધર્મ તી જીવાનો આඥાધર્મ તી જીવાનો આඥાધર્મ શું છે બોલ દે ના ના હું શું બાય રિલેટિવ વી પોઈન્ટ देऊ જીનલ છું હા તો જીનલ છું પણ બાય રિલેટિવ બોલું છું ખરી પણ તાર સમજવું જોશે ને હા ના કે કયા વી પોઈન્ટ થી હમજી રીઅલ વી પોઈન્ટ થી રિલેટિવ સમજીસ કયા વી પોઈન્ટ થી સમજણ પડી આ બધું બહુ એ ના કર્યા કરવું અંદર દૂધમાં પોરા નહી ખોરવાના આ બધું બુદ્ધિ થી આ બધું થાય છે સમજાય છે થાય તો હજુ જોડે આપણે એને બેહાડી છે ઘરમાં ભાડું લેતા નથી કશું નહીં તો પછી શું કરીએ મફતમાં મફતનું મળ્યું છોડે હરા જેવું છે એ તો સમજાયું ને એટલે આપણે જ્ઞાની પુરુષે તારે પછી એને વરાઈ દીધી છે શું વરાઈ દીધી છે એટલે હવે તારી જોડે સાદી સુદા રહી નથી એ તો વરાઈ દીધી દીકરી હતી દીકરીને વરાવી જ પડે ને એટલે જ્યારે જરૂર પડે વ્યવહારનું તારે કે ચાલ બે ના આવતું તું આદુબાજી પછી એક બે દાડા પિયરમાં રહી જતું ત્યારે પછી બોલાવાની આપણું માથું પિયર કહેવાય બુદ્ધિ ના સમજી આ પછી સારી થાય પછી અને પડી રહે ના ચાલે પડી રહે એટલે શું છે એનો પ્રભાવ એ પ્રભાવ ઓછો થવો જોઈએ ચાલે નહીં હમ ચાલે ઘણી વખત મારી વાલી દીકરી હોય અને દીકરી પછી માને ત્યાં જ અડીંગો જમાઈને બેસી રહ્યા શું થાય શું થાય આપણે એ દાખલાઓ સંસારમાં બધા જુએ છે ને હે હું તું ઘરનાને બહાર કાઢે એવી થઈ જાય તો હે ચાલો પરિણામ ભાઈ થઈ ગયું બધું હા બિહારી આનંદજી આવ્યા છે તો અમારા નવીન આનંદજી આવ્યા છે કોઈ પદ બોલે એવું છે કોઈ પદ તમે નહીં બોલો એટલે બોલે તો મોકુલની રજા લેવાની છે તમે રાજુલ કંઈ પૂછજો હા બેન તું સપના તમે આવ્યા છો પૂછે સૂરજ પૂછવા જેવું લાગે જરૂર પૂછજે બધું પૂછવા જેવું સમાધાન થઈ જાય ને હે અન્ડરસ્ટેન્ડિંગ આખું આવી જાય છે ને આવે છે ને જો પાછો કર્યો અમેરિકામાં હ તને સમજાય છે ને બધું વસંત તમે યંગ લોકો છો ને એટલે વન ટ્રીપ તો આપી જ દેવી પડે યંગ શું યંગ હોય તો જ મજા આવે બધા એને આપી શકીશ તું હે તારા બિઝનેસમાંથી તું સેજ તું આપી શકીશ બધા આપજો હા આવી જ જવાનું બાર મહિનામાંથી એક મહિનો ના આપો હં હં એટલે લીવ બધી મળે ત્યાં અહીંયા વાપરી નાખવાની અને ત્યાં ફરવું કરવું હોય ત્યાં થોડા દિવસો તો મળે જ છે વીકેન્ડો પેલા લોંગ વીકેન્ડો મળે ને એવા વાપરી નાખજો ને લોંગ વીકેન્ડ મળે છે અને પોતાનો બિઝનેસમેન્ટ કરી કવિરાજે સત્સંગમાંથી દાદાને જોઈ જોઈ સમજી સમજી ઓબર્વ કરી જોઈ જોઈ અને ખૂબ કરીને એમને અંદર થયું એમનું ઉદગલે બહુ સંસ્કારી બધું આવ્યું આ સંજોગો જ આવ્યા બધા એમાંથી આ નીકળી ગયું સર્વેના મનના પર્યાયો વાંચી કે છે હવે આ કવિરા જે દાદા વિશે લખ્યું તે આપણા મહાત્માઓને છે જ પરંતુ આપણે આપણા આજ્ઞા પુરુષાર્થ ધર્મમાં શું કહ્યું અને વ્યવહારથી વ્યવહારના ધર્મમાં સારી રીતે વ્યવહારમાં જીવી શકીએ અને आप मन वचन काया सम्यक प्रकार समझी सकी मन परय बदा समाता जाए वाणी पर समझाता जाय जाए व्यवहार पर समझाता जाए હવે આ છે મહાત્માઓ માટે તે વ્યવસ્થિત શક્તિ કરતા છે એની સમજણ ખુલ્લી કરવા માટેની પ્રમુખ આજ્ઞા છે कारण के आपने कृपा प्राप्त थेलू महात्मा पद है कि शुद्धात्मा पद है शुद्धात्मा पद प्राप्त थे येत्मा महात्मा पद है महात्मा दशा है दशा परिणति पर जाए बदी પણ પરિણતિ એવી અખંડ રહી શકે નહીં જેમ જેમ સંભાવ નિકાલ જતો ઓછું અને આપણા અનુભવનું જાગૃતિનું પ્રમાણ વધે તેમ તેમ પછી આપણે આપણા મનના પર્યાયો એટલે કે એમના બધા વિચારો બધું સમજાય અને બહારથી વ્યવહારોમાં જે જે કઈ વ્યવહાર બહારથી આપણને આપણી સાથે આવે એ બધામાં ધીમે ધીમે તમારો જ વ્યવહાર તમારી પાસે આવે છે પરંતુ બારમાં તો કેવળ નિમિત્ત જ છે अपनी नजरो में फिट थत जाए, जाए। समझित शब्द अगत्य ज्यादा अपने निमित्त छजन में पाकू नो बढ़ो नैमित्तिक व्यवहार अंदर थी कि बहार જે આપણામાં અનુભવમાં આવે એ સામે નિમિત્ત દેખાઈને પછી જે નૈમિતિકતાએ સામાના નિમિતની નૈમિતતાએ પરંતુ આપણા માટે આપણા નિમિત્તને કારણે સામેથી સામેના નિમિત્તે કરીને आपूज नैमित्तिकपण आपसे आजमित्त नैमित्तिक शब्द बहुजम है निमित्त शब्द आप लई जाइए छमित्त ने बचका न भरवा आ बढ़ी वस्तु बहुत समझवाजे निमित्त एट कुदरती फाइल बिल्कुल कुदरती टोटल कुदरती रीते जीवती फाइल ए निमित्त कहवा आ विश्व में आग निमित्त हो ज्याज निमित्त हो विश्व ए कल्याण आंदोलनों बद वाइब्रेशनों एम फाइलती फालया करें बहुत थी सके सत्संग में आई छिड़े आटला मोटा प्रसंगों उजवाए ज्यादा वातावरण बधु आखू सर्जाए बधुँ ब अनुभव थे नहीं थत एट मनना पर આપણું મન આપણને સમજાય એમ બહારનું સમજાઈ જાય બહારનાને સમજાવ્યું દેખાવ એટલે જાઓ અને પછી આપણને લઘુત્તમતા ખુલ્લી થાય આપણે છીએ જ્યાં હોય ત્યાં બહાર નિમિત્ત હોય ત્યાં આપણને એમાં તરત જ આપણે દેખાઈ જઈએ આ શરીરના આકારથી શરીરના દેહના આકારથી દેહ કરીને ના દેખાઈએ પરંતુ સમજણથી આપણે એનામાં દેખાઈ આ હું છું દાદા એ અને એમાં એક ને બે મુખ્ય નંબર આપ્યા બેઝિક એથી બધું સ્પંદરો થાય છે સમજાયું કે નહીં પછી બધી ફાઇલો જ છે બધી સાચું કે દેખાય એટલે સમજાય એ દે બહરતી કર્યા તો અંદર થી જ અંદર થી જ અંદર કરડ્યા કરે છે સહજલ ને જ કરડ્યા કરે બહાર નો निमित નહી ના એટલે ધીમે ધીમે ફુરસદ મળે સમય મળે ત્યારે આવો અભ્યાસ કરતા એવું જોઈએ અભ્યાસ અભ્યાસ સાને માટી કે આ અભ્યાસ આપણે અધ્યાસ સ્વરૂપ થઈ જાય આ અભ્યાસ આપણે અધ્યાસ સ્વરૂપ થઈ જાય પાકો પાકો અધ્યાસ અધ્યાસ અભ્યાસ इद, आज आज आज, आज, नवरा तर, तर फ्री टाइम मने अपनी मन न चार, वार, चार वार फोन करयो दीकरी कानन छे जाइए कानन ने बदू काम कर विज्ञान ने, ने, ने, ने पर्व अपनी आज्ञाधर्मी समझ पर छोराओाई चालू प्रोफेशनली ने। ने ने ने। ने मारी मारी कर प्रोफेशनली जैसे रीते फायदो थी जाए समझ पर हजू रहे मरी मारी तो કે કે જે આપડે શુદ્ધાત્મા લઈ જવાનું એટલે આપણો વ્યવહાર થતો જતો જલ્દી હજુ છે આપડી પંદર મિનિટ પેલા તો બુદ્ધિ નું પૂગલ નું વર્તન કોઈનું જોતા નહિ પૂતગલ નું વર્તન આપણી ખુશી માં પોતે થારાજી ખુશી થયા રાજી સંયોગ ના અનુસાર વર્તે છે સિલવંત સંયોગુસાર વર્તે છે સિલવંત પેલા જોતા आपकूलता आपको भगवान जाते बैसे चे भगवन बाढ़ से बेसे शू अपनी वृत्ति बध बहु विखरे गली बद વૃત્તિઓ એટલે જેમ જેમ આપણે શરીર ઉપર જ આપણે લાવી દઈએ બધું બારથી બનતું હોય પર લઈ દેવાનું અંદરનું તો આપણી છે જ એનું એમ વૃત્તિઓ સંકોચાતી જાય બધી સમજાયું અને શુદ્ધાત્મા સ્વરૂપ આપણે થતું જતું જાય એ આખું પરિણતીને બધામાં જાય બધું સમજાયું વહે નીચે ભાવમાં સંભાવે પરમાર્થે સંકેત કહે છે મહાત્માઓના જીવનમાં ચાલ્યા જ કરે છે रकमानु सारी दर्शन रकमा नाना रकमानुसारी गुरु लघु तु दर्शन अंत करुणा थी करुणाती करुणा थी आश्चर्य ુણા આશ્ચર્યકારી શુદ્ધ પ્રેમે પોષે વસ્તલ મારા નિમિત્તે તારે મારું અપમાન કરવું પડ્યું હું બહુ બહુ દુઃખ થાય છે ખરેખર ક્યાં હું કેવું મારાથી રેવાયું તું કે તારે એવું સમજાય છે કે નહીં આ બધું સમજમાં ને આવી રીતે અંદર અંદર એકબીજામાં આપણે પોતાની જોડે જ કર્યા કરવાની પણ ફુરસદના ટાઈમમાં કરું તો સારું જ્યારે અપમાનનો પ્રસંગ હોય પાછો લાવી અને એની જોડે મથા કરવાનું તો પડે ને બની ગયેલું હોય બધું તો લાવી શકાય બધું સમજાયું નાટક જોઈ ગયા પછી આપણને કેટલા સીનો યાદ રહી જાય છે તો બધું હા બધું ચાલો अपमनेगी ले माफी अपमे मै पड़ते अटकवे हरदम अवड़ा ने पड़ते अटकवे हरदम आ सहजता अपना आप कोई अवरूा थ આ બધી ઝીણી જાગૃતિઓ છે બધી ધીમે ધીમે આવે ધીમે ધીમે આવે પેલા ફુરસદનો સમય બહુ ઉપયોગ રાખો પુષ્કર હમ આજ્ઞા સમજવાનો અને આપણે જે વ્યવહારમાંથી નીકળ્યા હોય બધાને પાછો લાઈ બોલાય બોલાવીને ગાય વાગોળે ને અંદર પછી કંઈ જવા દે છે એવું કર્યા કરવું સમજતા કોને જો સહજતા કાચા નતા પોતાને ખર્ચે સત્સંગ પીરસે એ તો બહુ પાકા હતા પાકા સ્વાર્થી હતા પાકા એને એમને બધું ખર્ચી નાખવું હતું ખર્ચી નાખું એટલે શું આજ્ઞાધર્મથી જીવી જવું શું કહ્યું એને ખર્ચી નાખવું એટલે વિતરાક પુરુષો આવી રીતે જીવે હંમેશા શું કહ્યું વિતરાક પુરુષો આવી જન્મે શરીર મળ્યું છે એ તો ઉધારી કમાણી વાળું મળ્યું છે હવે ઉધારી કમાણી વાળું કંઈ કમાણી થઈ હોય તેને કમાણી કહેવાય ખરી હે એટલે પણ મળી શાને માટે કે ઉધારી ચૂકવવા માટે હૈસા લીધા કામ કરવાનું ચાલુ કર્યું પણ માટે કે લીધેલા પાછા આપવા માટે હે તારે આ ના જેમ વધારે ઉધાર કરે એમ બધા હોશિયારને બહુ પાક બહુ હોશિયાર કહેશે એના પર એના પર શક્તિ હશે બળ હશે તારે પૈસા લેશે ને આ બધા કહે છે આમાં રાજસ્થાનમાં એવું બોલ રહે બધા અને જે બિઝનેસનો અમુક લોકો નુકસાન કર્યા વગર તો બહુ નુકસાન કર્યું બહુ મોટો નફો છે તું નહીં તો શીખીશ નહીં કોઈ દાડો એ કોઈ ફટકો પડશે તો શીખીશ આગળ નહીં તો નહીં શીખવું કે છે સમજાયું ચાલો તેવી ભૂલદા કવિ દુનિયા ના દેખે તેવી ભૂલદા કવી સંયોગી પર છે માત્ર વર્ગન સંયોગી પર ફોટો છે માત્ર વડગણ વડગન વચ્ચે પ્રજ્ઞા બે સાડી વડગન વચ્ચે પ્રજ્ઞા બે સાડી વિજ્ઞાનાત્મા જાને છે ની જરતા રજકન ज्ञान जानेजरता रूडात्मा समझे चे काया मूडात्मा समझे चे काया छे मारी आती आहमनी निज से बंधन અહં નિજ દોષે બંધન કારણ વિનાશક કલ્પાતિત જ્ઞાની કારણ વિનાશ કલ્પાતિત જ્ઞાની પૂર્ણત્વર્તાવે ભજન પૂર્ણત્વર્તાવે જ્ઞ ભજન દુર્લભ છે દાદા મૂળમોક્ષુર્લભ છે દાતા મૂળમોક્ષ પરમાત્મા પ્રત્યક્ષ શુદ્ધાત્મા વ્યક્ત પરમાત્મા પ્રત્યક્ષ શુદ્ધાત્મા વ્યક્ત કાર્ય નિજર જુઓલો જાની કાર્ય નિર્જરતા જુઓલો જાણી પાંચ જ આજ્ઞાથી છૂટે જગ કંદન પાંચ જ આજ્ઞાથી છૂટે જગક્રદન મમનના પરિયા વાંચી સરવે પરિયા વાંચી દાદા બને છે સિ લઘુતમ દાદા બને છે સમાથી લઘુતમ જય સચિદાનંદ જય સચિદાનંદ રચકણો વાંચી બધું નિર્જળતી રચકણો વાંચીને એટલે શું છે કે જેમ જાગૃતિ આપણી વધારે થાય સૂક્ષ્મતામાં પ્રવેશ પામે ને ધીમે ધીમે સમજાય છે સ્થૂળ ભૂલો પાછી સૂક્ષ્મ ભૂલો આપણી પોતાની હા કે સ્થૂળ ભૂલો એટલે આવી દેખાઈ હતી બધી આ વ્યવહારમાં બધી થયા જ રોજની બહુ ઉપરાછાપી થયા જ કરે છે એ ધીમે પણ એ આપણી ભૂલો સ્વરૂપે સમજાવવું પડે પછી સૂક્ષ્મ ભૂલો સૂક્ષ્મ બોલે વાણીના દોષો પછી આવી જાય બોલ બોલાતી વાણી હા કે તો પછી અંદર આપણે પેસાય નહીં તો પેસાય નહીં આપણાથી આ બધું છે ત્યાં ફુરસદમાં બધું આખું અભ્યાસ કરવો પડે બધું અભ્યાસ એને સ્વઅધ્યાય કે છે શું કહ્યું અને સ્વઅધ્યાય એ અભ્યાસનો અભ્યાસ થાય એટલે સ્વઅધ્યાય એટલો પાકો થયો શું કહ્યું એટલે સ્વાધ્યાય શબ્દ બહુ મોટો છે સ્વાધ્યાય શબ્દ એ આધ્યાત્મિકતાને લાગુ પડે છે શું કહ્યું છે સ્વાધ્યાય બહુ મોટો શબ્દ છે એ પુરુષાર્થ છે એમાં આજ્ઞા ધર્મ પુરુષાર્થથી સમજણ વિકાસ થવાનો બધો પુરુષાર્થ આવ્યો આપણો અંતરથી અંતરથી જેવી જવાનો સમજાય રચકણો હોય તો દિવસે તો આ ગાડીઓ ચાલે છે ઘણી વખત અમેરિકામાં એવું છે ને આમામ રસ્તા હોય ને તો કે તમે લાઇટ ચાલુ રાખજો કારણ કે દૂરથી આવત ખબર પડે ગાડી આવે છે નહીં તો એ થઈ જાય છે પણ સીધા રસ્તા હોય ને તો રાત થાય એટલે રાતમાં આપણે રચકણો દેખાય લાઇટમાં લાઇટના પ્રકાશમાં અનુભવ બધાને હોય ગાડી ચલાવતા હોય ને ગાડીમાં હોય બધાને સમજ્યું એવી આપણી જાગૃતિ હોય ને એને નિર્જળતી રચકણો કહે છે નિર્જળતા એટલે મન વાણી કે સતત નિર્જળતી છે એ રચકણો સ્વરૂપ જ છે બધી પણ આ તો સ્થુલ સુક્ષ્મ અને બધા પ્રકારો છે ને ઉતાવળા સાહેબ છેલ્લો આજ્ઞાધર્મ છેલ્લો જ ભાવીને આજ્ઞાધર્મ પછી આગળ ભવ ના થવા દે ના સમજાય તને સમજાય છેલ્લો બોવ કેવો એક અવતારી પણ પૂતગઢમાં આકર્ષણ નો ગુણ છે જાત જાતનો પૂતગર ક્ષેત્રો ક્ષેત્ર પૂતગર એટલે જેનું જેનું આકર્ષણ હોય ને અહીંયા આગળ આકર્ષણ વાળું એવું થયું તો એ બે ખેચી જાય એટલે પેલું પાવરફુલ ક્ષેત્ર છે એટલે ખેંચી લે આપણને સમજે પાવરફુલ મેગ્નેટ હોય તો આપણને ખેંચે ને હા કે વ્યક્તિનું પાવરફુલ કહેવાય એ તો સિમંદર સ્વામી છે એ ત્યાં રહ્યા રહ્યા પર આખા ભારતને એ કરે છે જો દાદાને કેવું થયું દાદા ખેંચ્યા હશે તારે અનુસંધાન થઈ ગયું ને એમને હ અને એમને આગળનો અનુસાર છે આ બધો અનુસાર છે એમ એમ નથી થતું જય સચિદાનંદ જય સચિદાન હવે આપણે બે હજાર બે બે તારીખ ત્રણ તારીખ એટલે આ બુદ્ધ અને ગુરુ આ બુદ્ધ ગુરુ કેલનપુરી ની સાલગીરી છે બે દિવસ પ્રસંગ છે નજીક માં પછી બધી સભા ભરાય ત્યારે બધા ભેગા થઈ જાય ને આપડે એટલે આ વાત છે આખો દિવસ છે આવજો હા બધા બધી સવારથી છે ને વ્યવસ્થા બધી ચાલો અસીમ જય જયકાર હો દા ભગનાના અસીમ જય કાર હો દા ભગવાનના અસીમ જયકાર હો દા ભનાના આસીમ જય જય કાર ભગવાનના આસી